मानव को पाई के कर लीजिए दोकाम देने को टुकड़ा भला और लेने को हर नाम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 એક વખત એક સંત અને બે ભાઈ એમાં એક નાસ્તિક એક આસ્તિક બોલો હે બાપુને લઈ આવે ઘરે બાપુ બેસજો કે હવે હું કઈક નાસ્તો પણ લઈ આવું બીજો હું કે એ બાપુ એ મારા ભાઈને કંઈ કામ જ નથી તમે તમારે તમે તારે તમારા કામે જાઓ બીજા સેવકમાં જાઉં ભાઈ કર મારા ભાઈને કંઈ કામ નથી કામ ધંધો કરતો નથી રાત બીજું ભજનમાં સાંભળે આપણે રહે એમ કુલને હેઠો ઉતારે માહિતીમાં બહાર જતા ઓલો સામે મળે અરે બાપુ ક્યાં વધારો વધારો પધારો ઘરે એ મારો ભાઈ છે એનો કંઈ ઠેકાણો નથી એમ કુલ એના લાડે ત્યાં આવડો એને ભરાવે કે એને કંઈ કામ નથી એમ કરીને સત્તરક વર્ષ થયો સત્તર વખત ઓલા માહિતીમાં ને આવવા જવા નથી એમ પછી ઓલાએ પૂછ્યું નાસ્તી કે બાપુ આવો તમારો શું તમને આવો પાવર કોને આપ્યો રહે કે હું તો કે મેં તમને સત્તર વખત અહીંથી હેઠા ઉતાર્યા બહાર કાઢ્યા તો તમારા મોઢાને રેખા બદલી નહીં એ નહીં મુખાર બિંદ આપહેરો ફેર્યો નહીં રેખા બદલી નહીં અને એ નહી ચારો છે મેં કાઢી લઈ આવે તમને હું કાઢો તો કે જો ભાઈ કૂતરા ના હેડ કે એટલે આવું આવે તો આથી માણસના કામ તો બહુ સારા હોય છે આ તો મેં કુતરા મે તમને આખો એમાં ડ્રેસ કરી બતા માણસના તો આથી કંઈક સારા કામ હોય છે એમ આપણે મનુષન છે ભાવ ઘણો હોય છે પણ એમાં ગુરુજી ભલે ઉતાવળ છે ગુરુજી વધારે પણ એમ કઈ કહેવાય મારા ચલા જાય એવા ગુરુજી જ કહેવાય કોઈ વસ્તુ લેવા જાય કે ભાઈ એક તકીઓ આપજો કે અથવા ગાલી છો આપડોમાં મારા ગુરુજી આવ્યા છે એમ કેવાય કે મારા ચેવલાજી આવ્યા છે લાંબો તકિયો એમ કેવાય બસ ભજનમાં તો બીજું સે શું ભલા છે નહીં પોતાની ભલાઈ દેખાડવા નહીં સજ્જનતા સજનતાને જાળવીને આનંદ કરો તો આનંદ વધારે મળશે અને તમે વધારે જૂટવી લો તો એ ત્યાગે છે આગે માગે છો બાકી જીટવી લેવા તો ઓછું આવશે કાંઈક લેવા ટું કંઈક કરશો તો ઓછું આવશે પણ નથી જોતું કરશો એટલે પછી એમાં બુદ્ધિ વારને એવા હોય છે કોઈએ શંકર ભગવાનને બીલી પથ્થર ચડાવે એક શ્રાવણ માસ તો બોલો કે શંકર ભગવાન કે માગ માગ તારા પર ખુશ તો કે કાંઈ જોતું નથી તો કે નહીં નહીં હું ટૂંઠવાનું છું ને તું ન માગતો આપું તો કે તમારી મરજી તો કે તારા કરતા તારા પાડોશી બિલ્ડિંગ માંગે તો બે ઓલો એક લાખ માંગે તો પાડોશી ને લાખ ઓલો કે મારું બધું મેં મિલીપત્રો સડાવ્યા ને માલ ખાયા પછી હું આને કબૂદી હે શંકર ભગવાન માણસનું આ કામ નથી કે મારી એક આંખ ફૂટી જાય તો એક ફૂટી ગઈ એટલે ઓલા બે ફૂટી ગઈ તો મારા આંગણા એક કુ ઓલાને બે થાય ને એટલે ઓલાવેલા ને મને તો આવું ન કોઈ કરતા Oh uh -huh. समान दाता नहीं विपत विदारण सब की राखिय तुम हो नंदी के अस्वार લજ્જા સબકી સબકી રાક્યા તુમહ નંદી કે અસવા